વાત કરાલે શું કરીશું શું કર્યું બોલે એને બે છે એનું ધ્યાન નહીં દેવાનું મને ચાલ આપી દે તારીખ સત્તર બે ચોરાશી બરોડા સાત કરતા પણ કરતા પણ કરતા બધો બહુ કે હવે તો કેટલુંક એવું સ્પષ્ટ થઈ ગયું છે કે એમને પણ મને કેટલી ખબર કહેવાનું નથી પણ બેઠું ના કઈ બોલવું જ નથી પુરુષ હાથે જ ને એકદમ બને પછી દૂધ છે તેવર પાય કરતા થઈ જાય અને હાથ ને પાય ને ને નથી વસ્તુ તે લખેલું જે તે રીતે સમય દે ભંગા જતી અમિલ દે સંચિત દે જતે રહે કોઈ બડે છે જતે ફે એને તાપ કર હે તો તપૈ છે માને ના અરે બસ જનતે રહે જતી જને અલકા અલકા લાગે ફ્રી એટલે બહાર ગામ રેવાડ હોય માર પડે અનુભવ થઈ ગયા નથી જેને મારા કીધા ત્યાનો ઠેકાણું નથી જેને મારા મારા કીધા ત્યાનો તો કઈ ઠેકાણું નથી આપડે નોય મારું આપણને આપડે કારણ કે અસંગત જ્ઞાન હતું તમારી તમારી બોલવાનું વાક્ય બધું આ બગડે તમારા ને. તમા બે હજાર મિત્ર છે તારક કોઈ અવતારણ મળે નઈ ના દાદા કોઈ અવતારણ ના મળે નહિ ચોક માં માર થઈ જશે એટલે માર ખવાય નઈ ઉતરે માર ખવાય નહી દારૂ પીધેલો હોય એટલે ચડેલો હોય ગટર માં પડ્યો હોય ત્યારે ઉતરે થાય પછી ખરાબ લાગે મો ઉડી જાય સમજક તો મોહ ઉડી જાય અનંત અનુબંધી કસાયોધ માન માયા લો ઉડી જાય તારે કારમો કહેવાય ગયા ભાગ થાય એક દર્શન મોહ અને એક ચારિત્રો સુ એક દસમભો ઉડ્યો એટલે વ્યવસાય અને કોઈ સંસાર ચૂંટો થઈ ગયો પંદર જાય દર્શન બહુ સૂચતો હોય બધા જ્યાં સુધી એ આપણે એમને કહેવા માંગીએ છીએ કે જૂટે નહીં બહુ ના પીછે થાય વિદ્યાર્થી મોહ ઉડી જાય નહીં સંદેશમાં ઉડી ના જાય જ્યાં સુધી ગોરમાર નો આરોપ જાય નહીં ત્યાં સુધી સાચું કહેવાય બધા લખ્યું હોય આત્મા શું છે શું નથી કેવો છે કેવો નહીં કેવો છે કેવો નહીં એમાં જ હોય એક જ બહુ આપડે તમે ચારિત્રમો છે કહો છો ને એ બધું જ ક્રિયાઓ થાય છે મન મચે કાયા મન મત કાંઈ નહીં જે બધી ક્રિયાઓ થાય છે એ બધી જ ચારિત્રમો છે એવું જે કહો છો ને આજે પોતે ના જાય છે જ્ઞાની બે હોય ના એવું કર્યું છે લોકો એને બો કે લોકો ને એટલે બધા ડિસ્ચાર્જ તો અજ્ઞા થી નહીં થાય ડિસ્ચાર્જ તો અજ્ઞા ની પણ ચાર્ ડિસ્ત સાથે અને એકને ઢોલ દેખાતું હોય દેખાતું હોય તે કે પેલા માને કે ના માનવું પડે એ માને લીધે શું કેવાય માનવું પડે પુરાવા માં કે શું થાય પુરાવું કયો પુરાવો આપે ચાલ બીજું કદું નઈ એ તો અટકાવવાનું અટકાવવાટકાવી જાય અટકાવવું જોઈએ અટકાવવા જોવાનો કાયદો જ છે અટકાવવું જોઈએ શું કહ્યું એને ડબ્બોખર નહીં કેતા એને ડબ્બો ડર નહી કેતા ખત ના કરે એને અટકાવી અને હા જીભે એવું ના કરે સારું બસ એટલું ડબ્બર રખલ ના કરવી છે તો ધવે અટકાવવાટકવાનું દેખાય અટકાવે અને એ કે તે તમારું આ થયું બરોબર દેખના તીજો એક ભક્ત કવિએ ગાયું છે જે રીતે સીદને યોજના કરે છે યોજના કરે છે એવર માટે લેજે છે કે દેખે છે મત જો ઓય બટીલો પોતાનો એક એવું માની ને પણ લોકો ગાળું ચાલે કૃષ્ણ ભગવાન બીજી બધી વાત છે પાંચ આગળ મારીને પણ એમ નાખી દેડાવી સંભવ પાણી ના સિવાય એ ડકો દખલ ના દુઃખ થાય આજુ આગો લગાવેલ હતા પડી હું દબો ડકો દખન કરી કે આપડા બોલાય ને આપણા થી તો ના બોલાય કે છે આપણા થી ના બોલાય ને કે છે હા તમે બોલવાનું બોલવાનું નઈ પણ બોલતો જવાબ આપવો પડે પાસે આ જ્ઞાની પણ તમને સાથ આપે જ્ઞાન નો અરે જ્ઞાની બોલવું હોય તો પાસે પડે ત્યારે જવાબ આપવા જાય જવાબ આપવા પડે છે એમ કેવું હું એમ કેવામીત આ તો પેલું બોલાવ્યું ને મહાત્મા ના સર્વે નાની મહાત્મા નમસ્કાર કરવું છું પાછળ પડે કે છે के के एक जुदा जुदा जुदा जुदा भावे, भावे श्याद અને સાત વાત એટલે એકમાં એક માં રહેવું અને જુદા જુદા ભાવે રહેવું એ મને સમજાવ્યું નહી પોતાના સ્વરૂપ રહેવું હા એના હિસાબ થી બરોબર છે સમજો કયું એટલે બધા ભાવ માં આપડે એ રહેવું છે પોતાના ભાવ માં બધા ભાવ માં રહેવાનું કોઈના ખોટું છે એવું ઠરાવું ત્યારબાદ એટલે દરેક નું પોત પોતાના છે એવું છે એ પણ ચોક્કસ છે કે કોઈ દુખ કરવું ધર્મ જ ના કેવાય એ પણ ચોક્કસ છે માટે બધું આવરી લેવામાં આવેલું છે કોઈને કશી હશે નામ કે એવો વિચાર આપડે બધી દર ના બેઠળ હોઉં તો પક્ષપાતી થઈ ગયેલો એટલે અત્યારે કોઈ સ્વતંતરી સાધુ કઈ વાતચીત કરતા હોય તો સારા પાછી સાધુ આગળ આવે સાત વાત એટલે કોઈ દુકાનો બધું અમારું વ્યવહાર થી બધું અમારું નિશ્ચિત અમારું અમારું दादा भगवान विज्ञान स्वरूप स्वरूप स्वरूप ज्ञान पहु नाम कहवा પરિણામ જ્ઞાન એટલે આમાં જયારે આપ્યું અંદર કામ કર્યા જ કરે એની તમને ઉકાલે કે આમ નહિ વિજ્ઞાન એટલે આત્મા અને જ્ઞાન એટલે આત્મા નહીં આત્મા નહીં જ્ઞાન જ્ઞાન આ જ્ઞાન છે એ વિજ્ઞાન જ ના થાય આત્મા કહેવાય જ નહીં છતાં આત્મા એને શબ્દ એ બધું છે જ્ઞાન આત્મા છે જ્ઞાન જ આત્મા છે જ્ઞાન એ જ્ઞાન વિજ્ઞાન જ્ઞાન બે પ્રકાર નું જાણીએ આપે આપડે જાણીએ જતા કોઈ થાય નહીં ફળ આવે નહી પપ્પા નહીં આવતો થાય છે ઝાડ આપ્યું પણ ફૂલો આવે પણ ફળ ના દે છે એટલે આ જ્ઞાન જેવાય છે કોઈ જ્ઞાન એવું ના હોય અંદર ચેતવે ખરી તો જ્ઞાન એ જ આત્મા છે વિજ્ઞાન ના કહીએ તો લોકો બધા કે જે અમારું જ્ઞાન છે ને તો અમારા હાથમાં જ્ઞા આઈએ નહીં કાર્યકારી હોય ના ખાધા પછી દાર વાટલો પીધો એ જોખા ખરા નઈ એનું જ્ઞાન આપે જ્ઞાન જ કેમ કરી કહેવાય કેટલા પ્રજ્ઞાન કહ્યું આ કાળમાં ખરી રીતે વિજ્ઞાન છે પણ જ્ઞાન કહી શકાય પણ જ્ઞાન નો દુર એટલે ગરીબ છે એ શબ્દ બધા જવાના છે પણ ગરી એટલે શું પૂછાય હું જ્ઞાત પુત્ર છું ને આપ મારા જ્ઞાત પિતા છો તો એ જ્ઞાત પુત્ર મહાવીર કેવા છો બધા ચરણ વિધિ માં आप ज्ञात पिता आत्मा है ज्ञात पिता गए पुत्र ज्ञातपुत्र મારી મારી ભગવાન જ્ઞાન પુત્ર હવે ચાંદ આવે છે હવે ચા છે ચા આપડે ચડ્યા લોકો જેમાં સુખ માન્યું જગત આખા શું માન્યું કે પૈસા માં સુખ એટલે આ જગત માં કોઈ એવો માણસ એવો નથી સુખ ના હોય સાધુ બાધુ હોય મૂકે એટલે બધું હા લક્ષ્મી જયારે બધા મન કઈ ગયા અને બીજું વિષય પણ સુખમાની જગત રાખાય વિષય બેફામ જગત કરી જાનવરો મનુષ્યો આમાંથી જે છટકી ના થા કેટલા અંબાજી જાય એને બતાવે ને આ કાળામાં આ તો ભયંકર ફરી દેખામાં આપણને લાગે આ સુખી અગ્નિ જોવા જાવ ને ત્યારે ખબર પડે અગ્નિ દેખાવા બેસે વકીલ છે પણ એમ જોતા કે આ બધા મીરો વાળા ચૂક્યા છીએ કે એમને મીરો ના હૃદયમાં પેસા નથી તો અમને કીએ ખબર પુણ્ય નો પ્રતાપ છે શું છે પુનઃ પ્રતાપ છે અને આ સંસાર વૈભવ એ તો પાપા બધી પુણ્ય પ્રભાવ આ બધું પાપા નું બધી પુણ્ય છે વાત કરો કંપાઉન્ડ ની અંદર ની વાત કરો એમના એમના રૂમ ની વાત કરો એના પલન ની વાત કરો કેટલી વાતો એની કરો બહાર ની વાતો ચાલે જ છે ને કંપાઉન્ડ ની બહાર ની વાતો છે શાંતિ ભગવાન હોય દેખાવ એક વાર દૂર રહેશે ત્યારે સાંભળીએ પ્રતિકમન બધા તો બધા રોજ કરતા જઈએ છીએ અંતરમુ કેમ નથી થવા ગરવું બાજનું અંતરમુ થતું બાજુ અંતર્મુખ કરે તો એનો ઉપાય શું ઉપાય શું दर्शवत के विधान क्या कही सकते विधानी कोई क्रिया है સમજ છું તમારી જોડે પણ વસ્તુ એક જ ક્યાંય બાર ની વસ્તુ નો ત્યાગ કર્યો આપણે કે થોડી વસ્તુ છોકરો એનો સવાલ નથી પણ અંતર માં કઈ પ્રકાર દેખાતો હોય અથવા તો અંતર कई क्रियरफुलसोर मनोर मकी रह नहीं था, नहीं था अंतर अंदर हाँ एक कलाक रहू करना हाँ अंतर ना शांति एक कलाक रह અધુરુસા માટે હોય મળતી હોય અધુરુષ હોય માગો યાર તમે જે આ દુનિયામાં નિમિત્ત તો શું ક્રિયા છે બરોબર શું હમણાં એક અનુભવ કહીએ હમણાં નામ આપણે એમાં શું છે કે શ્વાસોશ્વાસ ની ક્રિયા થી મન ને સૈવ ફેરવી શકાય છે એવું છે શું એ જો તમારેથી ઉદય હોય તો થાય બરોબર છે બરોબર એટલે ઉદય હોય એ તો થાય ને અહંકાર દિવસ છે એટલે અહંકાર અહંકાર સાચી તૈલત છે ને બધે આ સાક્ષી કે છે વિકેર નથી ઘટ ના હોય તો આ જો તમને ના મળે તો એ ખોરાક છોડશો નહીં કેટલાય માણસો બધા ખોરાક ખાવ એ તો પછી એ ખોરાક જોડતો નહીં આવી ગયો છે કે ગાડુ રાગે ના પડે હા એટલે કોઈ પણ વસ્તુ જે કરો તે દુનિયા બધી ચીજ કરો પણ જો કરવાના ફળ આ તો જણ રૌદાન બંધ ના થાય તો દર્દ છે એ દર્દ માં એક મટે નહિ ના થાય ત્યાં સુધી એટલું દૂર આવે આ તો વિકલ્પો ની દૂર શંકર વિકલ્પી વાં પીવા દૂર આવે બંધ થાય કેવી રીતે અથવા એનો ઉપાય શો એવી રીતે બંધ થાય ઉપાય શું કઈક ગરીબ નથી કેવી રીતે બરોબર તમારી કૃપા જ્ઞાની કુલ ની કૃપા લઈ રહી છે મારી પાસે ત્રીસ હજાર અંતર મૂકી માં આવશે અંતર મુકી ત્યાં સર્વિસ કરે છે આ વિજ્ઞાન થી બીજા વિજ્ઞાન થી કોઈ કહેવું નથી આ વિજ્ઞાન કહેવાય અક્રમ વિજ્ઞાન કોઈ એવી કોઈ આપે ત્યાં ત્યારે પ્રમેય તે પ્રમાણે ના કારણે એનો મતલબ થયો કે આજે રાયા ઇનિશિયેટિવ દ્વારા એના કામમાં તો મોડલ છે તો પરમેશાન પાયનો પછી સ્થિતિ જે નું ખબરમાં છે તો ચાલુ ઘરે છોડતા નથી આ બહિર હું કદાચ અમારો દોષ નથી અમારો દોષ નથી મૂળ તો બહિર મૂકી જ અને જે જે પેદા થયા એ બહિર્મુખા અથવા તો તમે જે કર્મો લઈ ને આવો છો અને એ કર્મ ના ભરી તમે છો હવે અંતરમુખી ક્યારે થવાય અંતરમુખી જો કોઈ જાણકારી વિદ્યા આપનાર મળે અથવા તો કોઈ સમજાવે समझाने अथवा तो क्रिया हो लगनीय तो जे कर्मो ले जन्मे समझाने स्वाये जावाज है कोई दूसरे पात्र नहीं दूषण पात्र केम है कोई दूषित तो नहीं जन्म धी संस्कार लैने એટલે કે જન્મથી જ આ બહિર મુખ ને સંસ્કાર લઈને કોઈ દોષિત છે નહીં પણ એવો જો કોઈ પુરુષ મળે બાકી ના થઈ શકે આ તો તમારી પુને આ તો ગી પુને લઈ ને આયા હતા પાંચ મિનિટ મને મળવું એ તો આખા દુનિયા મોટા મોટી કિંમત છે મિનિટ મને ભેગું થવું નઈ કે જે વસ્તુ નથી મને ભેગા થયા એટલે કોને ભેગા થાય જ્ઞાની તરીકે રહ્યો હું દાદા ભગવાન એ છે હું પોતે જ્ઞાની તરીકે રહ્યો દાદા ભગવાન આમ કરીને અચિન થઈ જાય કા બોલું આમ અને આ બધાને બોલાવડાવું બોલ્યાન છે હાજર છે આદર એટલે હજુ હજુ તો આવતી ચોઈ છે ને હાથ માંથી શંકર ઉધીર છે બંધાવ્યો બરોબર છે એ કેમ આજે મહાવી સ્વામી નહીવ નહીં આજે શ્રીમતી નું કેમ તો મહત્વ વધારે પડતું આપ્યું મહાવીર નું માર્ક આમ છું કારણ કે હરિહંત નથી એ તો આખું જૈન જગત આખું ભૂલું પડેલું છે નવવારી અંતર આવે નહી રીતે આવે નળા પછી નવો સિદ્ધાર્થ બોલીએ ખરું બરોબર હા સ્વાઈ તીર્થંકરો છે ને આચાર્ય મહારાજ બધા ભેગા થયા મને મને કે છે તમે આખું બોલ્યા મોક્ષ ગયા બોલો સીટ થાય નહીં હા સીટ થઈ ગયા તમે સીધો ગયા હવે કોણ રહ્યો जगत जैन जगत ने कहवा मांग छु वर्तमान तीर्थंकर नमस्कार तो हरिहं फर से ખરાબ લાગે ને વૈજ્ઞાનિક ગપુ નહી વિજ્ઞાન શું કર્યું કઈ યાદ કરવું હે તૈયારી સાથે જવું પડે ત્યાં તૈયારી સાથે જવું પડે ત્યાં બીજા તૈયારી કરીને જવું પડે શું છે શું નહીં રાખવું ઉપદેશ ને લક્ષ્મ રાખે છે આત્મા ક્યારે લક્ષદેશ ને લક્ષ્મ નથી હા દાદા મને મંજુબે ને પૂછ્યું દાદા બે કલાક ત્યાં આગળ કેવી રીતે ગયા ખબર ના પડી પછી પૂછ્યું કે છે આત્મપ્રતિથી તમને થઈ છે મેં કહું મને થઈ છે એ વાત જવા દો તમને થઈ છે મેં प्रश्न पूछो सप्लिमेंट तमने था। <laughs> था। मने था वी पाथी थी पे थी बी बात अखंड स्वरूप टेकर तमने नड़े थे एट्ला तमने लगे पर प्रती तो है लक्ष्य अनुभवी अंदर कदाच ओतु थे आगे पीछी बात हमने बैठी बेपू तमने थी मैने का तब पूछो વજન લઈ લઈને ફર્યા કરતા હતા અને હવે હલકા થઈ ગયા દાદા એ હલકા કરી નાખ્યા કે અને હિંમતભાઈ કે છે કે દાદા ની એ જોઈ કે ટોપ ઉપર માણસ અને તદ્દન નીચી ની સોસાયટી નીચી માણસ એ બંને દાદા પાસે આવીને દાદા પોતાના છે એવું છે એમને દાખલો આપ્યો કારણ કે કૃષ્ણમૂર્તિ નો પછી એમને એ કર્યું કે અમે કૃષ્ણમૂર્તિ પાસે આ ના જોયું કારણ કે ત્યાં અમુક જ જાતના માણસો આવે બીજા જાતના માણસો ત્યાં આવી શકે નહીં પામી શકે નહીં બુદ્ધિ બુદ્ધિ આવે ખરું પણ અંદર અંદર નું ત્યાં આ દીકરી નું કે થયું અને દાદા એ જે અનુભવ જે થયો તારે મેં કોીકરી નું મૃત્યુ તો થવાનું હશે ત્યારે થયું હશે પણ કેટલો ઉપકાર કરીને એ દીકરી કેટલો